બાકી રાખ્યું નથી કોઈ વસ્તુ ધર્મ બધું બતાડ્યું પણ પુસ્તકો પુસ્તકો ના હોય ભેગા ના થયા હવે અધિષ્ઠ એટલે શું જેનાથી ઉત્પન્ન થયું જેમાં લઈ પામે તે વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ હવે આ તો આત્મા છે ને થોડા ઉત્પન્ન થયું નઈ તો ઉત્પન્ન ના થયું ક્યાંથી ઉત્પન્ન થયું કર્મડા કેમ થી લાગુ પડે ક્યાંથી લાગુ પડે એવી ના પછી અત્યારે આ કર્મ લાગુ કઈક ક્યારેક તો હશે ને કઈક તો આ કર્મ લાગુ પડ્યા કર્મ કર્મ લાગુકત થયું જ નથી આવી પછી બન્યું જ નથી આ તો પછી લોક ની માન્યતા છે કે આ શરૂઆત આવું થઈ ગયું ના થતા છે એક ભાવ બીજો ભાવ બીજો શા માટે કહેવાય છે શા માટે કરવો પડશે સવાલ આત્મા દરેક અવસ્થામાં અવસ્થામાં શુદ્ધ જ હોય છે પછી આપડે આત્મા મુખ થઈ જાય તો શુદ્ધ હોય છેદાર દુઃખ નથી મગમાં દુઃખ નથી ને અત્યારે જયારે ઉત્પન્ન થયું ત્યારે ત્યારે દુઃખ ઉત્પન્ન થયું જ નથી ત્યારે શુદ્ધ હતો જયારે ઉત્પન્ન થયું આપતા ત્યારે શુદ્ધ હતો ઉત્પન્ન થયું જ નથી કાયમ ની મહીત કામ કરે મદદ ના કરે બુદ્ધિ થી ના જાય જ્ઞાન થી એમ જાય બુદ્ધિ થી ના જાય મદદ માં બુદ્ધિ બુધી હોય ને આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે હું સમજુ છું કે તમારા આત્મા બને જુદા જુદા છે હજુ બન્યું નથી આ તો લોકો ને એમ લાગ્યું મને વળગ્યું જેવો કલ્પે એવો થઈ જાય આત્મા બરોબર છે તમને એમ લાગ્યું મને વર્ગ્યું નથી કલ્પના કોને કોને કલ્પના કરી આત્મા જાણવો જોઈએ જાણીએ એટલે છૂટો થાય ને ન જાણીએ એટલે ભેગું રહે ના જાણે ત્યાં પચાસ થાય છે ક્યાંથી આવ્યો એ વિનાશી ચીજ છે ક્યાંથી આવ્યો કઈ થી આવવાનું નઈ ઊભો થઇ જાય છે નાશ થાય છે ના પતિ ગયા છે ડાક્ટર ને સાહેબ ઉમરી જઈશ તો એ ચેતન થઈ ના ચેતન વેતન એ તો અહંકાર વસ્તુ છે એ તો ચેતન ને લીધે આપડે જેમ અહિયાં બોલે અહંકાર ચેતન ના પ્રકાર થી ભાવને પામી ગયો છે બધું જ પૂજગ છે આત્મા બધું જ પૂતગલ છે મન બુદ્ધિ બધું જ પૂતગળ છતાં જળ નથી ચેતન છે અહંકાર ક્રોધ માન માય અહંકાર જે બધા પોતાના ગુણો તો બતાવે છે ને રાજ કે જુએ કે અંકાર જે પોતાના ગુણો તો બતાવે છે કે આ રાજ થયો આ અહંકાર એમાં કઈક હું જોઈ ચેતન જેવું તે જળ હોય આત્મા ની બાજુ માં આવવાથી સામીપી ભાવ ની શક્તિ ઉત્પન્ન થઈ છે પોતે પોતાનું સ્વરૂપ નહીં જાણતો થી આ હું છું એમાં તેની કલ્પના સુધી શક્તિ છે એનો નામ કુદરતી હંકાર ને ભય ક્યાંથી આવ્યો પછી હંકાર તો પોતાનો એનો ગુણ છે હંકાર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 અહંકાર રાગ બાગી જુદી ભ્રામક છે એ બધી હા એ અંક પેલા લોક ચંબક ના આધારે ટોકણી ખેંચાય એટલે પેલા શું થઈ ગયું આ નવી જાતનું લોક ચમ્બક ખેંચાય ટોંકાય આ લોકો ખેચાય આકર્ષણ થાય એવું આકર્ષણ ગુણ ઉત્પન્ન થાય છે અને પોતે માને છે હું ખેચે તું ખે છે તો આકર્ષણ કેવાયર માંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે તેનાથી બધું આખું એ થયેલું હોય છે બધું આકર્ષણ વસ્તુ આકર્ષણ હોય છે અમુક જ પ્રત્યે બધા પ્રત્યે નઈ અમુક જ પ્રત્યે આ છો એ તો હવે એમાં તો ખુબ ઉગાડું પૂછગલ અહંકાર હોય તો આગળ વધી શકે નઈ હા એ તો એ અહંકાર છે માટે નહીં તો અહંકાર છે એના માટે પણ એ અહંકાર જેમ આપડે અહીંથી અહીંથી છે તે બોરીવલી ગયા હોઈએ સત્સંગ માટે સમય જતો ઉત્પાદ કરતો એ અંકાર ઉતરતો જાય ક્ષમતા ભાવ આવતો જાય જેટલો જેટલો ક્ષમતાભાવ થાય જેટલો એટલો ઉઘાડ ઉત્પન્ન થાય એટલે ધ્યાન દે એટલું એટલું અજવાળું દેખાતો જાય નિશ્ચેતન ચેતન હા નિશ્ચેતન ચેતન એ આત્મા નો પર્યાય છે ને એ કેવી રીતે છે આત્મા નજીક થાય એટલે આપણા ચેતન છે ને આરોપણ છે આરોપણ ન ભાવ લઈને જેમાં અહિયાં આપડે બોલીએ એવું બધું આરોપણ છે પુરાણ કર્યું કે ગરમ થયા વગર એની એવું પણ દાદા આત્મા હાજરી થી ચેતન ઉત્પન્ન થાય છે ને છે તો જ થાય ને છે તો જ થાય છે ને નહિ તો પછી બને નહીં હા નહી તો થાય જ નહીં એની ગેરહાજરી માં તો કશું એ છે તો આ બધું એટલે આત્મા છે ભલે અલગ છે પણ એની હાજરી છે એટલે ચેતન એમાંથી ઉત્પન્ન થાય છે આ બધી છ વસ્તુ છે જગત માં ધર્મસ્તિકાય અધર્મસ્તિકાય કાવ અને આકાર આ છ વસ્તુ કાયમ ની છે કોઈ નાચે નહિ થતો કાયમ નહીં એને ના થાય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 એની અવસ્થાઓ ઉભી થાય છે આ અવસ્થાઓ દેખાય બીજું છે અને અવસ્થાઓ બધી વિનાશી છે મજૂ નથી આપડી અવસ્થા જગત આખું જોઈ છે અવસ્થાઓને જોઈ છે અને અવસ્થાઓ માત્ર વિનાશી છે बने अलग रहे कोई बीजा तत्व भरत नहीं भेगा अवस्था उत्पन्न भेगा अवस्था उत्पन्न મિક્સર ના એ તત્વો તો બધા અલગ જ રહેવાના ને એમના ગુરુ તારે અલગ છે એમના ગુરુદોષો અલગ છે તારા શરીરમાં અલગ છે એમના ગુરુદોષો એ અલગ જ બધું અલગ સ્વતંત્ર ગુણ તો દેખાતો હોય તો દેખાતા બંધ થાય વાદળ આવ્યું નથી વાદળ આવ્યું એટલે દેખાતા નથી વાદળ આવ્યું તો સૂર્યનારાયણ દેખાતા નથી એ પછી વાદળ પછી બે મિનિટ પછી જુએ છે વાદળ પછી વાદળ ની અંદર લાલ કુંટાળું દેખાય છે કેમ પેલું નતું દેખાતું બે મિનિટ પછી દેખાયું શું કામ મિક્સ થઈ વાદળું લાલ સત્તર દેખાય છે આ કોને બનાવ્યું કોઈ બનાવ ભેગું થાય મિશ્રણ થયું એટલે સરકમ સાહેબ આવીને જગા દેખાય સ્વાભાવિક વસ્તુ છે ના જતા હોય તદ્દ હવે એવું હોય ને તો તમારા માં એમ બાધાઓ રાખે ને કે આ દેવ જ્યાં છે જુઓ નથી દેખાય અજ્ઞાનતા હોય કેવી રીતે આ બધું ચાલ્યું છે દાદા તત્વો જે છે તત્વો પર વ્યવસ્થિત શક્તિ કઈ કાબુ ખરો વ્યવસ્થિત શક્તિ નો કાબુ એના પર કેવી બધા પણ તત્વો ને વ્યવસ્થિત શક્તિ લાગુ નથી પડતી જાણવા માટે કુ વ્યવસ્થિત એમને કશું કઈ પડેલું નથી તો દિવાળી નથી ઓઈ નથી કોઈ કોઈ તાબેત નથી બધું સ્વતંત્ર છે એમાં આત્મા પરમાત્મા છે ચેતન છે છતાં એ બીજા એને ગોઠતા નથી પરમાત્મા શું કે છે પેલા આ છ તત્વ મૂળ છે મૂળ તત્વ તો તત્વો તો કાયમ ના જ છે તો આ જે આત્મા જેટલા જે કે જીવો છે એ ક્યાંથી ઉત્પન્ન થયા બધા જે બધા જીવન તો ક્યાં અવસ્થા છે તો પેલી સુરડી વ્યવસ્થા કહીએ ની સુરડી વ્યવસ્થા કહીએ ની જીવની કશું સૂર્ય ની અવસ્થા આ બંધાયેલો ક્યાં સુધી લાગ્યું છે હમદાષ કેટલા બંધન પણ આ પુરાણ ની અંદર મોક્ષ નઈ જગ્યા પછી ક્યાં પછી કેમ બીજા ત્યાં કેવી રીતે તમારે કશું કરવું જ ના પડે સ્વભાવ થી લઈ જાય તો આ બધા ઘર સુધી આત્મા નો સ્વભાવ ઉર્ધોગામી ગયો છે અને ભૂતગલ એના ગામી કરે છે ભૂતગલ વર્ગી ને એની શું લઈ જાય છે ધર્માસ્થિક હિસાબ ચૂકવે છે આપડા મનમાં એ તત્વ ના સાયથી એ મોક્ષ માં જી શકે ધર્માત્િક સાયથી એ મોક્ષ માં જીવ આપ એમાં તો કેટલી વસ્તુ વિકલ્પો કેટલા બધા પછી કોઈ પૂછે વિકલ્પો કેટલા બધા હશે એની કોઈ લિમિટ બિમિટ અનલિમિટેડ વસ્તુ આ જગત નથી કોઈ અનલિમિટેડ વસ્તુ બધી લિમિટ વાળી ના હોત તો કોઈ પહોંચી જ ના શકેટલું વાત જ ના પડતી બધું લિમિટ વાળી લિમિટ વાળી છે તેની તો આપડે બધા થાય આ બધા નોટ મળ્યો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 આ બધું છે લિમિટ વાળું શું કયું વ્યાખ્યા છે આત્માના ગુણો આપડે કહીએ છીએ જે તમને સમજાવવા માટે એ લોકો છ જેટલે જાણવાની જરૂર જ નથી આ તો તમને તમારું ભંગ કરાવવા માટે શું તમે કહેવા છો બાકી જે પોતા એમને કઈ જાણવાનું હોય જ નઈ આ તો બેભાન થયેલો હોય તેને ભંગ કરાવવાનું તો આ માણસો બધા સરખા હોય ને એ બધું સરખું ના હોય કોઈક હોય કોઈક હાડા હોય કોઈ હોય કોઈ હા એમ નઈ આપડે ત્યાં બીજા બ્રહ્માંડો ઘણા છે આપણા જવાજ માણસો હશે દાદા એમાં આપણા જવાજ હશે બે પગ વાળા બે હાથ વાળા બીજા બ્રહ્માંડો માં આપણા જેવા જીવો છે કરો આપડે જેવું ચાઉન એવું જીવો ના પ્રકાર પાછા હોય છે કે કેટલાક જીવો હોય છે કે જે ભોગવવા માટે જન્મ્યા હોય કે ભોગવવા માટે બરોબર અને કેટલાક કર્મ બાંધવા માટે મોક્ષ જવા માટે કર્મ બંધ થાય એટલે દરેક પ્રકારના આત્મા મનુષ્ય માં જુદા જુદા હોય બીજા બ્રહ્માંડો જે છે અનંત બ્રહ્માંડો છે આપડે આપડા જેવો છે આપડે જેવું જ છે માણસ માં ફેર નહીં આપડા જેવું ફક્ત ભાવ નો ફેર ભાવ ફેર સ્વતા માણસો ના આવા આવા ભાવ ના હોય આપડે તો મન માં જુદું હોય વાત જુદી જુદું કરે જુદું બધું કરી થોડેક ક્ષેત્ર છે આપડે લઈએ બતાવો જઈએ જાય જઈએ? અરે તો કલ્પના નું તો એવું થાય ને કરના ઉદય અલકાર કઈ દિશામાં હોવો જોઈએ એક ક્ષેત્ર સભા હતી કઈ દિશામાં હોવું જોઈએ દિશા દિશા આપણને કદી ખબર ન હોય ને એની દિશા ની ઓહોશા આપડે ફાયદો શું રાતે દોડે પાસે ઉચરવા જેવું નથી ઊંડું ને ઉતરવાનું એના કરતા આપણે આત્મા સ્વરૂપ થઈ રહ્યું એટલે એની મેરેજ છે તે મોક્ષ સ્વરૂપ માવી દેવાનું તેડવા આવે આપડે ના કહીએ તો આપડે ના પણ આગળ ના લાયક થઈ ગયા હોય પાંચ મારવા ત્યાં પણ નાલાયક થાય ખરા બધે જીવ નો સ્વભાવ તો સુ નઈ ને બે હજાર ના ભૂખી મન હારું પૂરો નાખ્યો એ ધરેલા મન ની ભૂખ તમારે ઓળખવા જે પૂછ્યું ને એ ધરેલા મન ની ભૂખ છે કેવી છે હવે સમજી ધરેલા મન ની ભૂખ આવી ચડાયે ની પછી ધરેલા મન ની ભૂખો નીકળ્યા કરે હાજર થયો એ વાત નક્કી છે કે સામો આઈ ને આપણને હાજર દેશે એવું બન્યું નથી આગળ આ છે ઋષભ દેવ હતી બન્યું છે તો હવે સી રીતે કામ કાઢી લેવું એટલું જ સમજવાની જરૂર